ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિદ ની આગળ મુનિ તથા દેશ હરિભક્તની સભા ભરાય બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ સત્સંગમાં માજે વિવેક છે તેના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુખ નથી લગાડતો એ તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટેપને પામે છે ભગવાન ને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને અવળી લે છે અને વાત ના કરનારાનો અવગુણ લે છે સુરવીર થઈને ભગવાન ને ભગવાન સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટી જાય છે અને સત્સંગમાં મોટપ ને પામે છે કિ વચના મૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું છઠું વચનામૃત થયું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સમક્ષ દસમી ને દિવસ શ્રીજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાચર દરબારમાં વિરાજમાન હતા शास्त्र अध्यात्म वर्ता आई समझातीवाध्याम જેમ છે તેમ અને એ ત્રણ દેહ થી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેક છે તથા વિરાટ સૂત્રાત્માને વ્યાકૃત त्र शरीर सहित अन्वय शरीर तथा मैं मांत खोटी ब्रह्मांड विपक अक्षर ब्रह्म ने कहवाक सच्चिदानंदे ભગવાન નું અન્વય પણ છે અને એ તરફથી પૃથકપણે કરીને પોતાના ગોલોકામ ને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું એ એ ભગવાનનું અનાદિ છે તે થયું બોલતા <laughs> નથી પેલા તો મહારાજ્યાત્મ વાર્તા આવે છે ત્યાં મતી ભમી જાય છે મહારાજે આ જીવ પેલા અન્વય વ્યતિરેક કોણું બતાવ્યું પછી ઈશ્વર નું વ્યતિરેક કોણું અને પછી બ્રહ્મ અને પછી પર બ્રહ્મનું અત્યારે કેમ છે વ્યતિરેક કેમ છે એ ભાવ બતાવ્યો અને આ પાંચ તત્વ છે કારણ આ ત્રણ દેહ વિક ત્રણ દેહ માં જે એકરૂપ થઈને વર્તવું એનું અન્વય પણ ઈશ્વર નું અને એનાથી પ્રથક અને સત્તા માત્ર જે કહેવા એનું વ્યતિરેક્રહ શરી અનંતકોટિ બ્રહ્માંડ માં જે વ્યાપ અક્ષર સ્વરૂપે અક્ષર પણ વ્યાપક છે એનો અન્વય પણ માયા માયા ના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ એમાં જે વ્યાપક પણ એ અક્ષર નો અન્વય પણ બ્રહ્માડ તેના વિશે વ્યાપકપણે જે અક્ષર ને કહેવા તેનો અન્વય પણ અને એથી સર્વથી વ્યતિરેક સચિદાનંદ સ્વરૂપે જે કહેવું એ બ્રહ્મ વ્યતિરેક બધીડો છે રીંગણા છે ઓલખાય ઓળખાઈ જાય છે ને ઓળખાય છે મોટા થાય ભાઈ આવ્યા હોય તો કોને અલગ એલો એ તેરેક મત દેનાસ તુ ખબર નો આવ્યો અમાર આના પર ફરે થી વાત જે આ ફરે થી જાય વાત એ મજ્યા માંડ નાનું મોટું નાનું મોટા વાસવાનું છે ને સમસ્ત આ શું છે કેમ ગોઈંગ બાય યાદ રાખવું પડશે કે નહીં રાખવું પેલું તો એટલું તો નક્કી કરી રાખવું જોઈએ ને આખી દુનિયા છે કેટલા ભાગે વેચાણે છે શું કેટલા ભાગે વેચાણે જો આ કોન્ટ્રાક્ટ રાખે ને આવડા બધા એ બધા ભાગ માં એના બિલ નોખા નોખા થાય કાંકરી ના આ ભાવ ને ડામર ના આ ભાવ ને ફલાણા ના આ ભાવ ખોખ મૂટેક નો ખે आखी आ दुनिया ईश्वरे रची है भाग के बिल के थे, थे? पारा लेना पांच भाग भेद भाग ठीको भाग आ दुनिया मैं तमें दरिया म जाओ पृथ्वी जाओ आकाश म जाओ आ पांच भेद ठीक छठो भेद हो नहीं પણ એ નક્કી તો કરી રાખવું જોઈએ ને સિમેન્ટ નો સિમેન્ટ નથી પણ કેવી નક્કી કરશો આજલા વર્ષ તો હોય ગયા આ ભગવાને જે રેચ્યું છે એના ભાગ તો હવે સાધુ રામ આને હું પૂછું છું તમે તો કોઈ બોલતા જ નથી શ્રી કૃષ્ણ ના કેટલા ભાગ બોલો બોલો તાણી થી આઈ હું તો ગેરો માણસ તાણી થી બોલવું છે હવે જીવ શું કેવાય નો અન્વય પણ એમાંથી એકાત્મપણે વર્તું કે જીવ નો અન્વય પણ પૂરા શબ્દ નહીં બોલ્યા હોય એટલું બોલે એટલું બોલે પછી શું એકાત્મ પણ એટલે શું ના બોલો બોલો થઈ જવો પણ હું સાંભળું નઈ મારે શું ખબર પડે બોલો આ ત્રણેય અવસ્થામાં ભનુભાઈ એમ બોલે હું હા કૂક્ષ ત્રણ બેઠું એવું ગોવિંદ કઈ એટલે બોલો કે ન બોલો એ તમારો આત્મા ગોવિંદ છે અહીં કેમ તમે આપડો પાકો થઈ ગયો ને ણી શરીર ને વિશે એકાત્મ ભણો જીવ પ્રાણી માત્ર ને ગોખાઈ ગયું છે એ ભણેલો હોય વગર ભણેલો હોય ખેડૂ હોય વેપારી હોય ગમે એવો અમલદાર હોય આ બધા એકાત્મ ભણે વર્તન લે અમે સાધુ સંત કહેવાય બધા એકાત્મ ભણે એને ગોખવું જ ન પડે એનો અભ્યાસો પડે કઈ કરવો પડે એકાત્ હવે એનાથી વેપી રે એટલે નોખું પડીને રહેવું નોખું પડી ને ક્યારે રહેવાય ભક્તિદાન પડી કે સત્તા માત્ર ત્રણ ગુણ કે આપડે પૂરતા જ નથી કોઈ કલાક માં આટલા કલાક વ્યતિરેકલા કલાક અનુયી રહેવું અનુય કેટલા કલાક રહો પૂરા પૂરા અને વ્યતિરેક કઈ નહી કલાક જ રહ્યો નથી કે વ્યતિરેક એટલે શું જીવ પ્રાણી માત્ર અન્વયપણે કામ કરે છે વ્યતિરેક કરતો જ નથી વ્યતિરેક છે ખરો પણ રહી શકતો નથી અથવા યાદી રહેતી નથી હા એ તો અજાણી યાદી તો ન રહે પણ રહેતો જ નથી રહેતો જ તો થોડીક વાર માનસી વહેલા કરી શકે આવું કરું પણ એ અઘરું પડે રહેવા ધારે ને એને અઘરું પડે રેવા તો કોઈ ધારતું નથી પણ થારે તો અઘરું પડે સ્વામિનારાયણ કહી જાવ જીવ શરીરમાં એકાત્મ એકાત્મ ભણે એ આપણે બધા એકાત્મ ભણે રહીએ એનું અન્વય સ્વરૂપ છે વ્યતિરેક ભાગ્યે જ કોક રહેતો હોય ભાગ્ય વ્યતિરેક ક્યારે થવાય કોક હાનિ આવે નુકસાની આવે ન થાય ત્યારે વ્યક્તિક પણ આનું કામ પડે ધાર્યું ન થાય તો તરત એકાત્મ પણ આમાં વયો છે અને મરડાઈ ને કેટલો થતો હોય એમાં વ્યક્તિત થવા શીખે તો સાબાશી કોકે કઈ ગાય દીધી એમાં વ્યક્તિત થતા શીખવું જોઈએ આપડે નથી ની બોલે છે ને હોય કે દીક તો એને ખબર જ નથી કે હું ગધેડી નો છો મટી ગઈ ગયા પણ આ કહ્યું ને સત્તા માત્ર રહેતા શીખવું તો એ જ રે ઘરમાં દસ માણસ હોય આપડે એકલા જ ઉભી નવ મરી ગયા સત્તારૂપ રહેતા શીખવું અને ન રે તો એ પરા રહેવું પડે કે હમજીન નો રહેવું છે ને અને નો જ રે તમારે આ ગ્રસ્ત તો બહુ જ ભાઈ હોય કલ ભાઈ આવ્યો હતો એની છ પેઢી તો મેં જોઈ મેં છ પેઢી એની ત્રણ આગળ તમે આના દીકરા ન તો આજ એવા પંદર બંધાવવા હતા હવે વિચાર કરો આ જગત માં સૃષ્ટિ નો ક્રમ ઈ જેમ નો તેમ જ ચાલ્યો જાય કોઈ નો રોજો રોકાય અટક્યો અટકે એની વચ્ચે આપણે રહેવું છે આપડે બીજી દુનિયા રહેવું છે તો આમાં રહેવું છે તો છે ઈ છે એની વચ્ચે હવે કેમ રહેવું એ વિચાર કરવાનો છે આ સુ્યા રહેવાનો ઉપાય કે દુનિયા શેની બની છે એ પેલા નક્કી કરી રાખવું જોઈએ આમાં પાંચ સિવાય છઠ્ઠો ભાગ કોઈ નો નથી પાંચ ભાગે વેચાણી છે છઠ્ઠો નથી આમ શાસ્ત્ર માત્ર પોકાર છે એક જીવ છે પછી ઈશ્વર આ દેહ માં ઈશ્વર કેમ રહ્યો બોલો એટલા કેમ રહ્યો આવડા ને પૂછી ને તમને પૂછી બોલો મધિ ન છે કોઈ કટો આપડે હાલ વિભાગીકરણ કર્યું નહી ને શાક લેવા જાય કે ભીંડા નું બજારે જાય તોડી લઈને પણ કેટલું મગજમાં ભીંડો જયારે આપે તેની હોશિયાર તરત જ આવે કુણ ઓછો છે નાખ ઓ વેપારી તો પેલો ગૌડા ગૌડા કાઢી નાખે જો મૂર્ખ હોય તો લઈને સિંગ હોય તો એને જ્ઞાન હોય એક ભીંદા ની સિંગ લેવા જાય મગજ માં કેટલો ઓથ ડાળી ને જોખમ માં મૂકે ને એને કેવા હાર્યું આ દેહ ની એક જીવ બેઠો છે એની ભેળા બીજા ચાર પદાર્થો છે હવે આપણે કોઈ જે નો વિચાર જ કર્યો નહીં ચાર બીજા ક્યાં બેઠા છે ચાર બેઠા બીજા જો જીવ છે અને ઈશ્વર બેઠો છે ને તે પ્રસાદ બતાવો બતાવો ઇન્દ્રિયો ના દેવતા કારણ કે મન બુદ્ધિ ચીત અહંકાર અને સ્ત્રોત્રુ રચના ઘાણ વાઘ પાણી ભાત ભાઈ નું આ ચૌદ ઇન્દ્રિયો દેવતાઓ ઈશ્વર રૂપે બેઠા છે એ કામ કરે જો કોઈક માણસ હોય હોય તો એને કે આંખ ના ઉઠી ગયા જો આંખ દો ને હોય અને દેખે ને એવો અલી ईश्वर बैठा बैठा काम करें हाथ आपने खबरी पड़ी थी ऑर्डर चल, पड़ता चल हलसेल करे क्या करे एना देवता इंद्र बैठो चाहे। ये ने भी पर भी है ई प्रेरणा ज आप पड़ती नहीं अगड़ी एक माखी बहे मच्छर बहे હજી કર્યું ન હોય ત્યાં એને તરત અહીંયા ખબર પડી જાય એ તરત હાથ ને કરે હાથ નો દેવતા ઇન્દ્ર એને ઊંચો કરે આમ કરો કેટલું ઓટોમેટિક કામ કરતો જાય છે ઝડપી કામ કેટલું થાય છે હવે આ દેશ ચાલે છે હાલે છે તમે બધા અહિયાં ભેલા થયા એ ચાલીને આવ્યા કે એમને ભાઈ સેના વડીએ ચાલ્યા ભલે ની વાહન નું એનું કઈ નહીં પણ આ પગ ત્યાં ચઢવા પગ વિના કેમ ચડે ત્યારે પગ ના દેવતા છે તો આ દેહ ની અંદર જીવ એટલો જ બેઠો જીવ જાજા નથી પણ સલાહકારો જાજા બેઠા છે એના મદદગારો એટલે જીવ અને ઈશ્વર ઈશ્વર નું વિભાગીકરણ છે પાછું અહીં આ બેઠો છે અહીંયા આ બેઠો છે અહી આ બેઠો ચંદ્ર માં બેઠો છે સૂર્ય બેઠો છે રુદ્ર બેઠા છે બ્રહ્મા બેઠા છે બધા બેઠા છે પણ આવું હું કામ આવું ક્યાં કરે ભનું દેખાય હવે યાદ આવશે થોડોક આમાં પાંચ ભાગે વ્યંચાયેલ છે જીવ બેઠો છે ઈશ્વર બેઠા માયા બેઠે શું માયા અંજભૂત આજે પૃથ્વી જળ પે વાયુ અને આકર્ષ પાંચ થી છઠું નથી એ બધામાં છે એવા વેન્તા એને બે ગયા અને સૌનું કામ સૌ અદલ કરે છે અદલ કરે છે ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ એને ગણિત માં કોઈ સમજી નહીં શકે તેને આટલા તો જેને તરત એ દ્રશ્ય પદાર્થો છે એટલે તરત દેખાય અદ્રશ્ય બ્રહ્મ ને પરબ્રહ્મ આમાં એક ભાવ છે બપોરે જમીએ જોઈએ સાંજેનો કુચો કાઢી નાખીએ જઈએ અંદર એનું પરિણામ આવે છે એ બધા ભાગમાં વેચાઈ જાય છે ઓટોમેટિક ત્યાં કરે ઓટોમેટિક એટલે એની મેળે એમ નહીં હોય નહીં એના દેવતાઓ બેઠા ઈવડા એ કામ કર્યા કરે આ પ્રથમી ત્યાં બેઠી ખરો ચાલશે ચાલશે ઓલ્યા બેઠા છે દેવતા એ કામ કરો જીવ ઈશ્વર માયા બ્રહ્મ પછી એક બ્રહ્મ તત્વ બેઠું છે એ આપણા બધા એમાં હવનમાં ગરીબ ભાઈ એ શું કામ કરે બન હોય સૌ ના કામ ન હોય ને નથી વિચાર ગયો શું કામ કરે નકામું કોઈ તત્વમાં નથી નકામું કોઈ તત્વ નથી જો અત્યારની શોધ જોઈ લો સરકાર નકામા માં હોય એમાંથી વધુ બનાવે એની શોધખોલ તૈયાર થઈ હમણાં જોઈ પેલા કોલસા બનાવશે કોલસા બનાવશે ઈશ્વરે આ દેહ રચ્યો છે આમાં કોઈ નકામ નું રહેવા દેતો નથી રહ્યો બોલો બ્રહ્મ શું કામ કરે વ્યાપક ભાવે બધા બેઠાય જીવ ઈશ્વર માયા ત્રણેય તત્વ ને બધાને ન કહેવાય ત્રણેય તત્વ ને બ્રહ્મ તત્વ સંતુલાથી જાળવી રાખે ઉલટસોલટ નો અથવાથી જીવ બ્રહ્મ નથી જીવ ઈશ્વર ના થઈ જાય માયા ના થઈ જાય માયા વૈયામાં ન ભળી જાય એમ વિભાગીકરણ समतूला पड़ू अक्षर ब्रह्म जा ब्रह्म तत्वा थे बोल बोल गुला शक्ति आधा भाजी खेचे तो अवड़ा कई होने ली चले ये दरेक नो आधार थी बैठो ये ब्रह्म तत्व बदायपी बैठे અને પરબ્રહ્મન બ્રહ્મ દ્વિમન માં નહી શુંક અને પરબ્રહ્મ છે એ નિયામક એ નિયામક એટલે કર્મ જેવા કર્યા એ બધા નું ફળ એ જ આપનાર આવડા માં કોઈ નો આપી શકે હો બ્રહ્મા વિષ્ણુ માહિત ત્રણેય બેઠા છે ઉમદાકરણ માં પણ કામ એનું સોપેલું જ કરે એ થી આગળ કરે ઇન્દ્રિયો ના પ્રેરક તરીકે બેઠા હતા મન નું બ્રહ્મા છે ચિત્ત નું વિષ્ણુ છે અને અહમ નું રુદ્ર છે પણ એના સોંપેલા કામ જ કરે એ બીજા દખલ કરવા ન આવે કોઈ દેવ पर ब्रह्म तत्व एवं बैठू है बधाई चोटी एना हाथ में करता कहवाय अकर्ता कहवायता है करता ख्या करता क्रिया कर बदा न अदल फल आपे એ પક્ષપાત માં નો જાય કોઈ બી ઈશ્વર તત્વ પરબ્રહ્મ તત્વ એ પક્ષપાતમાં હોય આપણે કલેક્ટર હોય એનો દીકરો તૈયાર થયો હોય અભ્યાસ કરી બીજા ક્યાંય આપણે ગોઠવવા ગોઠવી દઈ પણ કલેક્ટર જાણતો હોય આ પોસ્ટ બરાબર ત્યાં કમાવા જેવું છે એને ખોલી કાઢી હોય તો હમણાં જગ્યા નથી કઈક નો ભે માનવી માત્ર પક્ષપાત ચીર્યા વિના ના રહે આ જગત ગમે એવો હોય આ અમે જાણે બેઠા છીએ સાધુ જાણી ને તો લાગો સાંભળ જરૂર હું કઉ છુ પક્ષપાત કરે પાંચ રૂપિયા વધારે ભેગ ધરો એટલે વાલા લાગો ઓછા ધરે પછી અમારી હોશિયારી હોય તો તમને ખબર ન પડવા દઈએ પછી તમે વયા જાવ તો એકલો ના બોલાવી ને ખાનગી દઈ અને મૂર્ખ ને હોય તો બધા વચ્ચે એટલે એ બીજી રીતે કરતા હોય કારણ કે જીવ છે અનંત કોટી બ્રહ્માંડ ની ચોટી એક પરબ્રહ્મ પરમેશ્વર ના કોઈ બી પક્ષપાત નથી કોઈ બી નથી તમે પાપ કરો ગમે એવા આપણે હું ફળ આપીશ પછી નિવારણ કરી પુણ્ય કરો તો પુણ્ય નું ફળી દઈએ પણ પાપી ના જાય પણ અમે ધર્મ ગુરુ ઓ પૈસા નું હરણ કરવું છે એટલે લાલ જાતે છે એમ જ અમે બોલ્યો પણ ઈશ્વરી નિયમ નથી કરેલા કર્મ ભોગવેદ ચિંત એમાં જે દિવસ એને અરડા થાય છે હું ભૂજો ને એ બધો આ નહીં હો એના રૂહોડામાં લાઈ લાગે ને એવો ખેત ને પશ્ચાતા ત્યારે પાપીનું પણ કલ્યાણ કરે કોઈ નકરવાના કાર્ય કર્યા દુરાચારી કહેવાય અતિચેત શું દુરાચારો પણ ભગતે આમ અનન્ય ભાગ અનન્ય ભાગ લઈ ગયા એમને ભજન નહી હો આપડે અમે આ બધા નથી એની માર્ગે હાલતો હોય તો એના ભાગમાં આવ્યું ભોગવું પડે એક દિવસ પરાડા પડશે મોઢે પાડે હોય છોકરાનું સંકલ્પ હોય બરાડા મોટા ફાડે પણ આને આનું કેમ હાડું થાય આનું કેમ ભલું થાય ત્યારે ઈશ્વર જાણી જાય ગો ખોટો બરાડા ફાડે પણ એ હલે ચલે નહી હોય ઈશ્વરે અને શુદ્ધ ટીલે જેથી નીકળશે તેથી તમે ગમે એવા પાપ કર્યા હોય તો ગાડીમાં જ જ્યાં સંતુલા એને કહ્યું એને પક્ષપાતી નથી કયો અદલે અદલ અદલ ની પાછળ ફજલ અદલ હાલતું હોય પણ કોઈ પ્રસંગ ફઝલમાં પણ જાય માફ કરવામાં પણ આ બધા જીજા તે બધું સમજવા ઈશ્વર શા માટે માલી બા બેઠો કે જીવ ઈશ્વર માયા અને બ્રહ્મા તત્વો નો આધાર થઈ મેં કહ્યું તત્વો મનમુખી કઈ કામ ન કરે સર્વચોટી એના આધાર એ જે ભગવાન કર્મ પણ પ્રસાયંતા પણ કહ્યું ને આવડે કોઈ નિયંત્રતા નહીં જીવનું નહીં ઈશ્વરનું નહીં માયાનું નહી બ્રહ નું નહીં થી આના જે અધિકારો પૂરતું જ કામ કરે અને પરબ્રહ્મ તત્વ બેઠું છે બધાય નિયંત્રણ કરે કર્મ ફળ પ્રદાતા પછી થઈ ગયો એવા શરીરમાં પાંચ રહ્યા છે સ્થુલ શરીર એવું સૂક્ષ્મ શરીર કેમ કારણ છે લોકો નું જ ન જવું પણ પરમમાધીન સ્વપ્નામાં જાય એમ કારણ સુખ નું કેમ આ તત્વ ઓગણીત અસર નથી પાંચ તત્વ વાત કરે આમ દેખાઈ ઘણો હે આ બે હોરું આહીન આ બીજો છે હે એવ સંજે છે તમે બતાવી હે ઘણી બતાવી ઓગણી છે ઘણી નહી દેખાવું છે આ કઠણ છે પણ આ અધ્યાત્મ ભાગ હોય આ અધ્યાત્મ ભાગ છે આ બે આવી જતો કર્તવ્ય માં આવે આ બે આવે તમારી દુકાને બેઠા હોય રાત્રે વેપાર કરતા વેપાર કરવા શીખી જાય એટલે ઘડતા આવડી જાય તમે એવું કરે આંદર ને કરવા હોય જળિયા વિના કોણ આખી જ વિચાર જુદી ખબર જો અવળા થઈ જાય તો સાંભળે આ હવે જગ નથી આવું એ જડિયા બનવું ગઈ વાત આમાં જળિયા બનવું આ તો તમે અહીંયા દેખા છો આ લુબડા પહેર્યા ને સાધુ પણ શું સાધુ આ તો તમે લાડવા ખવાડ્યા ને ખાધા અને તમે માની લીધું તમારું કલ્યાણ થયું બૌઆરું તમારી મેળવ માની ગયો અધિકાર કઈ નથી આનો ભાઈ લાડવા આ લીગડા બદલાવ્યા એટલે લાડવા ખવા છોકરા તમારા ભૂચા તળવળતા હોય અને તમે ખૂણે બેબરા માંથી લઈ ખાઈ લ્યો એટલે મા બાપ કેવાય ને અરે મા બાપ કહેવાય નઈ ભવિષ્ય વ્યવહારમાં બંને એટલું ગોઠવું આ જીવ ઈશ્વર માયા બ્રહ્મ બેઠું છે એ આને ટકાવી રાખે અને પરબ્રહ્મ શું કામ કરે છે આ દરેક ના અધિકારો ઈ અધિકારો વ્યવસ્થિત જાળવણી કેમ કરવી અનુકામ પર નહીં કરવું પડે હાલ છે નહી અહીંયા વધારી દેસુ ને હાલ ને બદલાડી વધ્યું વધે ન વધાર્યું હલો પછી પછી દાદર ઘણું આવે ને પછી ઈશ્વર નું આવે તમારે બધા સમજવું શું ઈશ્વર નું કેવાય એનું વિવત ક્ષ્મ ને કારણ શરીર માં એક રસ પણ જોઈ શકે છે ના ઈ સાથે નહીવું ને એક રસ રેવું એમાં તો બઉ ફેર છે નોકરો કામ કરતા હોય હારામાં હારું કામ કરે અને એના બંને છોકરા ને એટલું નો આવડતું હોય તો ચાવી તો એને દીધી હોય નોકર ને દોલ ઓલા એટલે ઈશ્વર એના દેહ માહિક જ છે આપણા દેવાય પણ એને લોપી શકતા નથી અને આપણા દેહ આપણને લોપી ગયા જીવને જીવને દબાવી દીધો આને આને સુખે સુખ્યો ને દુઃખે દુખ્યો પણ ભૂતે સુખ્યો હોય ને આને સુખ્યો રાખે એવું જીવ માં ન હોય આને સુખે સુખ છોકરા છગત નું માલ મિલકત આનંદ બાબતે આને સુખે સુખ પણ આને સુખે આને સુખી ન હોય કેમ ગોવિંદભાઈ આ બધું જાણવું મળે અને ઈશ્વર એવા છે ઈ એને સુખે સુખી એના ત્રણે દેહ છે ઈ એને ન ધે એને ઈશ્વર ઈશ્વર એટલે પરમેશ્વર નહીં હો ઈશ્વર આ વજલા ભાગમાં એને ઈ બ્રહ્મા વિષ્ણુ મળે પણ એ દબાઈ નહીં હોય એના શરીરો માં એક છે પણ એને રોકે નહીં એટલા એ મળ્યા નહીં તંત્ર અને એને જ સ્થાન મળે બધા એને ન મળ્યો બ્રહ્મા સૃષ્ટિ કરે જળ ચેતન બધી એમાં ગરીબ સવંદરો એની મૂર્તિ ને કોક ખુબ પૂછતો હોય બ્રહ્માજી પણ એ પક્ષપાત ન કરે સૃષ્ટિ માં પક્ષપાત ન કરે હોય ન કરે પોષણ કરે વિષ્ણુ ની મૂર્તિ ની રાત્રિ દિવસ કોક સેવા કરતું હોય એ દરેક ને પોષણ કરે પક્ષપાત ન કરે બાકી નહીં ખાવાનું આપે છે બંને વાળા ને ખવું આપે છે શંકરો શંગાર કરે પાપી ને વેલા મારી નાખે પછી મારે ઈશ્વર નો કરે કોઈ નો કરે શંકરો કર્મ ખૂટે એટલા માટે અમારે જોયું ત્રણ દેહ સહિત કેવા એકાગ્ર એકાત્મ થઈ જાય આપડા એકાત્ થતા નથી જો અનુય વ્યતિરેક માં તફાવત કેટલો દેખાયો સ્વામિનારાયણ રીત સ્વામિનારાયણ રીત સો આઠસો ને ચોતેર ના માર સુધી એકાદશી ના દિવસ મહારાજ ગઢડા મધ્ય દાદા ખાચર ના ता सेवाकरण शुद्ध था था थे अनंत काल पाप जीव ने वर्ग से जो इंद्रिओ वृत्ति ने વિષય ને ભોગવવા પણ શાસ્ત્ર ની મર્યાદા નું ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં અને સાધુ નો સંગ રાખવો અને કુસંગ ત્યાગ કરવો અને જયારે એ કુસંગ ત્યાગ કરીને साधु नुद्धि पे भगवान ने विषय असाधारण प्रीति थाय भगवान विना वैराग्य थे वचनामृतम एव रीते गु आठमु वचना પછી છે રાખે તો અંતઃ કર્ણ શુદ્ધ થાય છે બોલો બરાબર ને ઠાકોરજી નું થાર ધરી આરતી ઉતારી પહેરાવી બધી ક્રિયા કરી કે નહીં કરી ને ભગવાન ની સેવા કરતા હોય નથી થાય પણ આવડા ને કેવાય નહીં હરિભગત ને જો તમે દર્શન જયારે કરતા છોડા ની પાંચ પચીસ દસ કે ગમે એક નોટ મૂકે પછી એની માંથી એક ફોર્મ મૂકે અને બરાબર દર્શન કરે એટલે ભગવાન દર્શન કરો એટલે ભગવાન આ નાટક આ નાટક ઓલી દસ રૂપિયા ની નોટ મૂકે એટલે આવડ બીજા મારી નોટ રાખજો આજ આવડક મારી નોટ રાખજો આવડકડા લાવું આવડક હું લઈ એના પાપ બળીને ભસ થઈ જાય ત્યાં સેવામાં જોડાય એના ભસ થઈ જાય ને બિતા ઈ માની કરતા ઈ માનીન જ કરે છે કે આ કરી એટલે ભગવાન રાજી થઈ જાય આ પણ ભગવાન કોણ માનેલા છે આ દેવ આપણે ભગવાન કોણ આપણને મને કઈ બે હું ધરાવવા દઉં મને સારું લાગે હું આવ્યો આવું ગુણ નથી હતો અને તમદારે ખર્ચા હોય કે ખર્ચો એનું કઈ પણ એ ભગવાન માન્યા છે દેખાડી ઇન્દ્રિયો ની ક્રિયા જોવામાં આવ્યું ઇન્દ્રિયો ની ક્રિયા શું આખ ઇન્દ્રિય છે એની ક્રિયા શું જોવું દર્શન કરવા શું હવે આ જોવું જોવું એવું જોવું હું કે આપણા પાપ પડી જાય એવું જોવું કે પાપ વધે એવું જોઉં અમે શું ઇન્દ્રિયોની સાંભળો જો અમે આપણે દાદા ના અગ્ર અને બનાવવા છે ને મદદ શું કેસેટો કરું મારો હૃદય નો મત નહી ઈશ્વરે આપેલી કેસેટ વાપરો આ કેસેટ છે આપણી એને બોલાવવા શીખો આને કોઈ ને મેં તેને બહુ કહ્યું હું બઉ મત નથી હવે તમે કરતા હો તો ના નથી પણ આ છોકરા કઈક મને કરવા એના રાજી રાખવા જઈ પાછા તમે એ બને લઈ જાય એ સાંભળે ને એનું કાળું થાય કેસ કોક નો અમને કોઈ ગલ ન તમને બો છે આટલે બોલો કઈ એનું કરવા આટલું નથી બોલતા પેલા બૈરા ને ખુશી કરવા છોકરા ખુશી કરવા એટલે કેસેટ વાપરો કઈ ભગવાન રાજી કરવા નથી વાપરતા ઉનાળ માં તો પડશો ઘેરે ઘેરે હો તમને એ તમને એકલાનું નામ લઉં હા પેલે મને હતું કે આમાં આવડે જે સાધુઓ જૂના કીર્તન જૂના રાગ જી બોલો અમારે ઘર ના છે ઉતરાવનાર હોય પણ એટ ટૂંટું કરે ઊન ટૂંટું કરે મને કોઈ થી લાવે શું ગવૈયા પણ કલ્યાણ કરે જે બોલવે કરીને ભગવાન તરફ ભોગ વૃત્તિ જાતિ હોય તો ઇન્દ્રિયો ને રાજી કરવા કરો એમાં ભગવાન રાજી ગતિ થાય ભાઈ સાહેબ માં વિચાર કર્યું છે પણ તમે સાધુ વગાડો ભલે કીર્તન હોય તમે ના તમારી આ કેસર વગાડો આગળ રાતો ન વગાડે એ કેવો ક્રિયા શુદ્ધ થવાની ઓલું જગત માનવ એમ ચાલશે આપડું રોજ ઓળખાતું નથી પણ મારો ધર્મ છે હું આને પેલું કહું છું ત્યાં લુગડા બદલાયા હવે જગત ને ઠગવા છે આપડે આ કયો માર્ગે છે તમે તો મહિમા કરો શું પછા થો જો આગળ ઇન્દ્રિયો ની જે ક્રિયા છે એને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્ત ની સેવા રાખે તો અંતઃ કરવી કાન ને શુદ્ધ કરવા જીભ ને શુદ્ધ કરવી આ પોતા કેવાય એને શુદ્ધ રાખવી જોઈએ એ પંચ ઇન્દ્રિયો આહાર શુદ્ધ કરવા એ ભગવાન ના સાધન પૈસા લાખ રૂપિયા કોકે આપ્યા બિચારા ને ખાવાના મળતા હોય એટલે એની ઉપર કોઈ રાજી ન થાય ભગવાન એમ ને વિચાર કરવાની વાત છે કરવું જ પડે આમ કિરાજ ના કે કર્તવ્ય એમાં પછી આપડે દો થાય તો આપડે એટલા ઢીલાથી એમ માની લો પૂરા નો માને અને જે જે તમે ગ્રસ્ત છો એ ભૂલા ક્યાં ભરો તમારી પાસે બોહ પદાર્થ પડ્યો એ જ્યાં જ્યાં આડો આવી ઉભો રહી છે એટલે કરો એ બોહ મારે કરો ચોખું કોઈ ન કરો એ ભેળસેળ થાય પોતાના છોકરા ભૂલ હોય તો ગ્રસ્ત ગરીબ ન દે ઈ પારકા ઉભે ઢોળવા તૈયાર હો અને આશ્રમ જ છે એ વધારો બાપુ આવ્યો અહીંયા બનુભાઈ ઇન્દ્રિયો ની ક્રિયાઓ એને શુદ્ધ કરવાની વાત આ દેવ મંદિર કથા વાર્તા ભજન ભક્તિ ઈ શા માટે હોવા જઈ આ તો હવે ના થયા દર્મ આ દરવાજે થી ફર્યા પગે લાગ્યા ખિસ્સા માં નાખ્યો પાય પૈસા નાખ્યા અને આ નીકળીને વૈયા ગયા એટલે જાણે આપડે ચોખ્ખા થઈ ગયા બરાબર છે ને ઇન્દ્રિયોની ક્રિયા કઈ શુદ્ધ થઈ એ શુદ્ધ થયા વિના આત્માનું કલ્યાણ થાય એમને શાસ્ત્ર ના પડે અને અમે ધર્મ ગુરુઓ ત્યાં તમને ભૂલા પાડીએ ભૂલા પાડી કારણ કે આને માઈક પદાર્થમાં હેત છે એટલે ઈ અમારી વાસના પૂરી કરવા આપડે પાંચ જણા બોલીએ નિર્ણય આમ ને તો એના પાંચ જણા બોલે એ નિર્ણય એ આખું જગત સર્જ્યો એનો નિર્ણય અને જરાક આપડે મહેનત ન પડે આને ભગવાન નું નામ લઈ લેવું ઘરી જાય હો એને પોપાબાઈ નો રાજ હોય ને બે કોણી મારી અને ભરી જવાય અહિયા સરકાર માં કરવું હોય તો ઘરી જવાયો તમારે હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટ માં જાઓ અને અન્યાય નો ન્યાય કરાવવો હોય થઈ જાય તમને બી વડી સત્તાઓ બેઠી હોય તો એવો એને ઘી નહીં હાલ એને ગરીબ હશે યાંગ કરે છે બધાય નું એને ભલું કરવું છે એને ત્યાં પક્ષપાત નથી તો ઘણી વખત જાણો છો આરંભી હોય મારા બાપ તમે સત્સંગી કોને કોછો તિલક ચાંદલો કર્યો અહિયાં કંઠી રાખી એટલે સત્સંગી થઈ ગયો એમ ને પણ એ તા આ ઈશ્વર ની દુનિયા નોખા ભાગ માં કામ કરતા છે અનેક ધર્મો તો અનેક ભગવાન ત્યાં આ એક રાજા હતો તો હરખું હાલતું ભલે પીતો બધું હોય આજો લોકશાહી કરે છે કેટલા ભગવાન થઈ જાય આજ એક હાઈસ્કૂલ માં માસ્ટર ને દાખલ થઈ લોર થવાનું નથી ડિગ્રી લઈને બેઠો હોય એમ નો થાય દો અરે પ્રાથમિક શાળા માં એને પંદર હજાર જોઈ કરેલા આ તો દાંત આવે અને આવડા ને વગોળ્યા રાધાશ્રાહી પ્રજા ને ચુસી ગયા પ્રજા આમ કર્યું પ્રજા આમ કર્યું આ જ હું પૂરશો તમે એ જૂના છે એટલે મેં આ બધું વાત કાઢીએ ને એ બીજા નાટ કાઢે કે આ જગત આવું થઈ જર્મ ગુરુઓ થોડા જઈ ઇન્દ્રિયો ની ક્રિયા શુદ્ધ નથી પછી લાખો કરોડ વાત કરો એ પૈસા કીધા દીધા તો હશે એમને જગત માં એ આવ્યું જો ઇન્દ્રિયો ની ક્રિયા પછી તમે દેવ મંદિર હોના નું બનાવો હલો એટલે હોના માં બે ગરીબ ના ઝુંબડા માં ન બે એમ ને ઈશ્વર ના નો મત નથી ભાઈ પછી તાજા કેતા હોય તો દુનિયા ભેગા રહ્યા પેલા હિન્દુ મુસલમાન ની વાત કરે છે મુસલમાન એના વેલા તાજીયા આવે ને બરાબર ખરેખરા કૂદતા હોય ને હિન્દુ ખેંચી લઈ લીધો પણ હતો ઈશ્વર ને ઘેરે નહી હાલે ઈશ્વર ને ઘેરે ઇન્દ્રિયો ની ક્રિયા શુદ્ધ જોઈ આ હાથ આમ ચાલ્યો ક્યાં અહીંથી વિચાર કરવો ચાલવા દેવો કેમ નબળે માર્ગ એ છે સારા માર્ગ જોતા શીખવું નબળું હોય તો પાછું પડી જાય વીચી આયોજ કોઈ ની પકડવાનો ભાવ થાય સર્પ હોય તો રમાડવાનો ભાવ થાય હોય એમ જે ક્રિયાઓ આપણા પોતાને માટે નુકસાન હોય ત્યાં અટકવા શીખવું આ ઇન્દ્રિય વિક્રિયા જે ભાભી ગમે તે તમે બોલો પણ કયું અમુક નો બોલાય શાસ્ત્ર બધે વપરાય પણ એ ભાગમાં ઇન્દ્રિયોની ક્રિયા શુદ્ધ થાય ત્યારે અંત શુદ્ધ થાય લાગ્યું થઈ ગયો થયા ભાગ્યા તો ઠીક હવે આવી ભરાણા પોતાની આને આ ગુરુકુળ ના કોક વખાણ કરે હું કોઈ થી વખાણે રાજી ન મને તરત દેખાય આવે આ ગુરુકુળ સમજ્યા વિના વખાણ કરે એ કામ ના શું હોય અને કોઈ સમજવા ને માગતું એ નથી પાછું ગમે એવા હારા હારી ભગત હોય જોવા માંગતા નથી એ તો આપણો મળ્યો અને શિખર કશ ને દેખાટલા બહુ મોટું કહેવાય આટલી જ છે બીજી જોવાની આંચ કોઈ મળી જ નથી અને લેવા કોઈ માંગતો નથી અમને એક આવ્યો હાલ થી વી વર આ રાજી બહુ થઈ ગયો છોકરા ઓછે મને કે હવાલા એક શિખર નું મંદિર કરી લ્યો બોલવા દીધા અને પચાસ આજીવો આમ હું આ રસ્તો લેતો નથી મંદિરો હું નવું મંદિર ગણવા માંગ જન્મેલા બાળકો પધરાવી નૂર્તિ નો પધરાવું અને આ છોકરા ને ત્રીસ રૂપિયા માં રાખો પૈસા લેવાય તો ગમે તે રીતે લેવા અમારે ગીરધર બહેન કયા કરે વહીવટ કરે ચાલી નું કરી દિવાળી બતાવો દિવાળી એ ચોપડા માં શું છે પછી આગળ વિચાર કરી પ્રવેશ કરે પૈસા આ બધું ખૂટાડી નાખવું જોઈએ મને રખાઈ ગયો પણ ખૂટાડવામાં વેડવું નહીં કે જેનું નાણું એ પાછું એને કામ આવે એવી રીતે વેડફવું જોઈએ અહિયા તો ઠીક છે પોતાના વખાણ થોડુંક જાણો છ આ બાઈન્ટ છે મારી પાસે આટલી બધી સેવા કરે કે વહી ગયા રસોઈ કરો બાપા કઈ નો હાલ દેવાય તો મન દાણા દઈ લો થશે અને આ દ્રષ્ટિ ખરાબ છે ખાવું ખાવું ને ખાવું લેવું એમાં શું પણ અમે ગ્રસ્ત માં જોઈએ કે મોહ કામ કરે છે બોલવાનું હોય જાજુ તો પૂજા ને રાજી કરવા આ દેશ લીધો કે ખાવા માટે લીધો સાધુ સાધના માટે કે સાધુ ખાવા માટે થાય કોઈ હરિ થાય ભલે ગરીબ હોય તોય પણ ગુરુકુળ માં જેટલા મહેમાન કે આ બધાય એને ખબર મળે સાધુ ને મળે નકર મળે એ આડત આડત હજાર માણસ હોય કે સામાન્ય માણસ કોણ આવે અને દવાખાના દુખ નથી તેર ના ભલે કરી નાખે પોક ને અર્થે જ આવું કઈ આ હું કોઈ કોઈ ના આગ્રહ નો કરે છે વાળામાં રોટલો એનો ભૂખલો ભરે છ મહિના ખાતરે એટલે ઊંચ ના પૈસા આવે એટલે પર વરંદી ખરો ને અને હંમેશા બધા ચેડ બગીચા ના પૂરી દીધામાં અને બીજું ક્યાં જાય આમ દેવા આવે એ ચેડ બગીચા દેવા બાર મહિના આવે એવું નથી એવું લેવું પણ પછી વાપરવું ક્યાં બધા કોઈ ઇગાર જ ન કરે માલી વાળ ભગવાન ના પણ